and creating that brand. andar no, no. બાકી જગત માટે આપનો પછી દિવ્ય સંદેશો સહજ લો જે પણ નીકળે અને પછી ઉદઘાટન ને લઈ લઈએ અને પછી પાછો સત્સંગ બંધ રાખ્યું છે બધાને બંધ રાખ્યું પછી ના ના જવાનું બંધ રાખ્યું મને બધું સમજાવ્યું હરીશે હરીશે મને સમજાવ્યું અગિયાર વાગે બંધ કરી દઈશું અગિયાર વાગે પોણા અગિયાર બંધ કરીશું સમય છે કઈશું દેવું હા ચાલો ચાલો ખા�ા�લ ખા�ા�ા સં <Keyboard> <Sultan> આશાઓ છે સાપેક્ષ સંબંધ sat ko patta kand rak sat ko patta kand rak hukum ko vakal ho chali parat sat ko gathe amne pujrati amne paad raha he jale paal chahiye jale moru dhone jee કે કે વિદ્વાનો આવે સાથે સમજી ગયો ખોખવું આંગવું શું આવી પણ એને એકદમ કરાવી દે पुत्र आले छणचेडो नाही पुत्र आले छणचेडो नाही समजलो पुत्रने छणचेडवाला नाही बोलियो पुत्र आले छणचेडो नाही पुत्र आले छणचेडो तेरा ने घोड़लो नार घोड़े तेरा ने घोड़लो आत्मन सोई सोरपती भन्ना मागे saluti giovanni chi lo è non normale chi lo è po આ કાળ તત્વ ને તાત્વિક ભાષામાં મુક્યું છે શ્યાદવાદ ની રીતે છે નહી તો જગત કે આપણે અને કાળ આખો ગણિતા નું યોગ જે જૈનોમાં છે એ બધું આખું આવી ગયું હમ ચાલો છીએ કે આનો સત્સંગ અમારી પાસે કલાક કલાક મળે છે તો જે બે ચાર વખતે પૂરું કરશું આને હા જે પેલા કહ્યું છે ને એમાં લઈ લઈશું આપણે પ્રોજેક્ટ છે ને એમાં લઈ લઈશું બહુ સુંદર આ રાખો ભાઈ કવિરાજ આપણે આ સ્કૂલ અને આપણા બચ્ચાઓને બધા છે વડીલ બચ્ચાઓ સરુદેન આ તમારા બચ્ચાઓ સ્કૂલવાળા આવ્યા હતા તમારા વડીલ છે હા કેશ મારા વડીલ છે કેશ તે આજે એમને એવું ગોઠવણી કરી છે કે અગિયાર વાગે અહીંથી બસમાં નીકળી જવું એટલે એમને સમય પ્રમાણે મુંબઈ પહોંચવાનું ને ત્રણ બસો છે ને હું તારું છું હા એટલે અગિયાર વાગે પ્રસાદનું આપણે રાખ્યું છે આપણી પાસે ચાલીસ મિનિટ છે આપણે સમજીએ કે પચાસ છે ગૂંઠાણું છું આવે વધારે તો કવિરાજ આ થોડું લઈ લઈએ હા આ લઈ લઈએ કે પહેલું પહેલું આપણે તમારો પ્રસંગ બધા છે પૂરા કરીએ આ લઈ લઉં છું પછી તમારું અને પછી આપણે પૂર્ણાહુતિ કરીશું બરાબર કવિરાજ એકાદપત થાય તો સવાલ નથી આ વસંતભાઈ પટેલ આપણા વસંતભાઈ સંગપતિ સાહેબે આપણને વિનંતી કરી છે કે રિસર્ચ સેન્ટરના વડીલ મહાત્માવર્ય શ્રી હરી શાહ સાન ફ્રાન્સિસ્કોના અમેરિકાના એમને એ રિસર્ચ સેન્ટર વિશે અમારી શું પ્રવૃત્તિ શું ચાલે છે એ અમે બહુ સુંદર અમારા અકડતા સ્વભાવથી અમને ચાલી જાય આ પૂતગલે કરીને એના માટે પધારો સાહેબ હરિભાઈ પધારો અહીંયા બેસવાનું કહેજો અને આપજો અહીંયા બેસે નહી અહીંયા આવો ઉપર આવો સાહેબ હું કઉ છું ઉપર આવો બહુ લઘુત્તમ પુરુષ છે હા શરમાય છે બહુ પણ પછી અમને નીકળશે એટલે જોજો તમારે ખીલ છે બરોબર ના પધારો નીચે બેસો પધારો હા બધા આપસું બેસીને બોલો સારી રીતે તમને સારી રીતે હા છે કવિરાજ આ તમારા જેવા કવિ કવિ છે સાહેબ કવિ છે होलिस्टिक विशा सेंटर विषय बड़ी बात कर ली थी और वसंत भाई ने पण बनो आग्रह और प्रेम अनुरोध के आपरे બધા સાથે શેર करिए अबे यूं शेयर करू के पहिला जो एक बेफंती ઉતાળોમાં ના બોલું તો પણ મારી પોતાની પર અન્યાય કરી દો થોડું આટલું દૂર રાખો થોડું બસ दादा दादा छे एक नए કેટલા કેટલા આ હોલમાં સમય એટલા જ કે ગામે ગામે દાદાના કૃપા દાદા આ તે કેવી કૃપા દાદા કે એક એક ના હૃદયમાં એક એક ના હૃદયમાં સમાયા એકના એકીફિક રિસર્ચ સેન્ટર જે દાદાના પોતાના હૃદય હેતુથી એમની ભાવનાથી જે સ્વરૂપમાં આવી એ પ્રતિક તરીકે મકાન સુરતના કેમ્પસમાં છે અને એનો હેતુ આજે આઠથી નવ વર્ષથી એ હેતુ સહિત એ હેતુ નીચે એ હેતુની કૃપા થકી જાત જાતની અને એ હેતુને વળગી રહીએ પણ જાત જાતની કરવામાં આવે છે અને એ એક્ટિવિટીઝ કરવા માટે દાદાએ અમુક લોકોને મારી સાથે સ્થાપ્યા છે જોવા જઈએ તો મને એમની સાથે સ્થાપેલો સંસ્થાની ઓળખાણ અને સંસ્થાની ઓળખાણ સાથે માણસો ની ઓળખાણ એ બે અરસપરસ છે કે હું ઓળખાણ આપણને જેને ના હોય આપીશ બે મિનિટની અંદર એમની સાથે લાલાભાઈ લાલભાઈ ઉભા થાઓ સ્ટેટમેન્ટના સ્ટેટમેન્ટના એક પોતે જીજીએમ કે જી આસિસ્ટન્ટ જનરલ મેનેજર હતા આસિસ્ટન્ટ જનરલ મેનેજર હતા અને એની આદત એવી છે કે એ ઘણા લોકો ને ઘણા સંસ્થાઓ ને મેનેજમેન્ટના એ પોતે જઈને સેમિનાર્સ આપે છે પણ સ્વીકારતા નથી બોચો એન્ટર એટલે મરણ દિગત હવે અમારી સાથે સુરેશભાઈ સુરેશભાઈ બદરન દર્શન આપો આપ તો બદર ફોર ફોર કંપનીના ફોર કંપનીની અંદર અમે ઘણો જ સ્ટ્રેટેજી અને મેનેજમેન્ટની અંદર ખૂબ મોટો ભાગ વર્ષો સુધી ભજવ્યો છે અને એ એમનો પોતાનો અનુભવ છ વાગે જાય છે જે પાછળ છે આ ભેલો ભાઈ નો દીકરો અચ્છા એ બહુ સુંદર કામ કર્યો છે કવિરાજ આ બધા ટેકનિકલ છોકરાઓ છે ને એટલું સુંદર યોગદાન આપે છે બધી જ રીતે કારણ કે આજનો ટેકનિકલ જમાનો છે અને ઇન્ટરનેટે જે બધાને જોડીને એટલા બધા નજીક લાવી દીધા છે એમાં અંતર રહ્યું નથી આવો બધાને આટલી મોટી વિશ્વની આપણી કેટલી વિસ્તારની વિસ્તારતા બધું એમાં છોકરાઓ બહુ સુંદર કામ કરે છે અને દાદાએ કહ્યું છે હં સિનેમાનું નાટક તમારું ત્રણ કલાક અને એમાં અચ્છી ફિલ્મ બધાને કેટલું સુંદર કામ કરે છે એવી રીતે ટેકનોલોજી ઊંધું કામ જે કરી દેખાય છે આજે બધે જ તેમાં છતું કામ પણ થઈ શકે એવું છે તે આ સંઘ અને આ રિસર્ચ સેન્ટર કરી રહ્યું છે સંગને રિસર્ચ સેન્ટર બધા મહાત્માઓ જે યવાન યવાન મહાત્માઓ છે મેં તો જાણે છે તે આપતા પુત્રોય બધા આ પ્રમાણે હ આપતા પુત્રોમાં જે છે તે ચાલો સાહેબ આપણી સાથે દૈવેશ એનજી અને શરેશ એનજી એ પણ વર્ષોથી પાર્ટિસિપેટ કરે છે આપને બધાને ખબર તો હશે કે શરેશ એનજી પરદેશ અને ભારતમાં પણ આખું આખું આપતા પુત્ર આખા આપતા પુત્ર બધો સંગ છે બધો એમને એ બધું પછું બદુસર કામ કરી રહ્યા છે આ સંસ્થા શું કરી રહી છે પૂરી પૂરી ખબર તમને નથી અથવા નહીં હોય તો હજુ થોડા વર્ષો વાગી છે ચૌદ વર્ષની એ એવો સો નિયંતર ખોડે પોલી તમને ખબર પડી જશે એવો અમારો પ્રયાસ છે કરીએ તો છે કરીએ તો છે પણ આમણા થોડું કરીને બતાવવું છે એટલે થોડા અંદર ગયા છે સંસ્થા ઓપન છે ઇટસ ઓપન ટુ ઓલ ઓફ યુ ગઈ સાલનો અમારો અનુ ટેક્સ્ટ પ્રયોગ આખા ભારતની યુનિવર્સિટીને પ્રોફેસરોને બોલાવ નીકો આપણે જે બધી યુનિવર્સિટીસ છે બધી યુનિવર્સિટીસના આપણે પોતે પોતાની સંસ્થાની અંદર ભેગા થઈ અને એમની સાથે વાર્તાલાપ અને વિચારવાની આપણે કરવી છે કોન્ફરન્સ કર્યું બે દિવસ ની ગમ્યું હતું યુનિવર્સિટીનો પ્રયોગ કર્યો હતો માર્ચ એકવીસ બાવીસ કેવું કઈક એમાં ભારતની દસ યુનિવર્સિટીના પ્રોફેસરો કોઈ બે કોઈ ત્રણ કોઈ એક બધા જ આખા ભારત આવ્યા હતા બધા અને જ્યારે આ બે વર્ષની કોન્ફરન્સ થઈ અત્યારે મને કોઈ છે હજર કોન્ફરન્સમાં હજર હતા એવા લાલાભાઈ હતા અચ્છા એને એ લોકોને બહુ જ આનંદ આવ્યો હા એટલે આપ દાદાએ શું કહ્યું છે કવિરાજ કે આપણે બરવાડને તમે કહ્યું ને મહિલોને હું હું ઠેઠ ભૂલું નહીં કહે છે એવું તે બધા કેવા હોય આમ ગુજરાતીમાં ભરવાડ શબ્દ બહુ મોટો છે ભરવાડ એટલે સાગર તો બહુ મોટો છે ખોઈ જશો તમે એમ એટલે આ વાત કરી છે એમને ખાસ સમજવાની હું ચાલો તમારે ચલાવ છે સર્વ દરેક જીવોને દરેક પોતપોતાની ભાષામાં એ લોકોને સમજવું પડે એવું દાદાનું જે જ્ઞાન છે દાદાએ શિશુ વિશે વાતો નથી કરી શિશુ રીતે આપણને સમજાવ્યું નથી એ બધું જ પુસ્તક થકી ટીવી થકી વિડીયો થકી નાટક થકી હજી નાટકની શરૂઆત નથી કરી પણ નાટક થકી પણ આ વસ્તુ આપી શકાય એવી ફેસિલિટી આપણે પૂરેપૂરી સુરતની અંદર કરી છે તો ખાસ ખાસ બધાને વિનંતી પચીસ ના આવે અને સ્ટેજ છે આખું આપણને ઓડિયો વિડીયો બધું જ બધા થાય અને જે સમજવું છે જીવનના રહસ્યોની બાબતોમાં કે જેથી આ સુખી જમાનામાં આપણે દુઃખી ના થઈએ શું કહીએ તાર વધારે શું કહીએ એ કેવી રીતે જીવવું એ બધું મળશે એમને ડૉક્ટર સાહેબ બરાબર છે હં સાહેબ બરાબર છે અને એમાંથી જ કહું તમને હમણાં મારી પાસે આવ્યું છે વાંચું બતાવું આ વિનોદ અમદાવાદનો કોણ છે કઈ ગયો અચ્છા તમે અમદાવાદ આવી ગયા કે જો લંડનમાં જ છો ઓકે જો એમને લખ્યું છે કે દાદા ભગવાન નસીમ જેજે કરો જુઓ જેમ સ્કૂલ કોલેજમાં પરીક્ષાના પરિણામથી ખબર પડી શકે કે હું કયા વિષયનો કાચો છું એ તો બધાને ખબર પડે હં હા ઘણી વખત તને ખબર જ નથી પડે હું ક્યાં કાચો છું મને સમજાવો મને ઓકે પણ આવું એવું સામાન્ય પડી જાય બધી રીતે તેમ દાદાજીના જ્ઞાનની મારી સમજની ચકાસણી કઈ રીતે કરી શકું સાહેબ કહો એ રિસર્ચ તમારું કામ કરે બોલાવજો ડોક્ટર સાહેબ હ જેને કરવી એને ગ્રુપમાં થઈને બધા સમજીને આવી જવાનું એકલા એક આવો કરતાં બધા ભેગા થઈને આવે થોડા ઘણા પણ અને ત્યાં રો એક બે દાડા સમય કાઢો ગોઠવણી કરો કવિરાજ ના થાય ભરત ના થાય તો પછી મુંબઈથી બધા કેન્દ્રોમાંથી બધા કરવા લાગો લોકલ સંપત્તિ છે આપણા બધા છે એમને કોન્ટેક કરો જરા ગોઠવણી કરો ને આવો તો કઈ રીતે જાણી શકું કે મને ક્યાં ક્યાં બધું આ પાકું કરી લેવાની જરૂર છે તો સાહેબ શીખવાડશો ને બધાને તમે શીખશો તો શીખવાડી શકશો ને વિનોદ સમજ્યા તમે સુરત સેન્ટ્રલ છે ને ત્યાં જજો અને આપણા અમદાવાદના બધા કેન્દ્રોમાં તો છે જ પાછું આપતા પુત્રો સાહેબો તમારી માટે જ છે તમે બેસો એમની જોડે અને ખુલ્લા દિલથી આપતા ખુલ્લા દિલથી બે એકબીજા તમે મળો સમજાયું ને આ બહુ સમૂહ બહુ મોટા સંખ્યામાં ના થઈ શકે જેને સમજવું છે એટલે ગોઠવીને કરી શકે થઈ શકે આ બધું ખ્યાલ આવ્યો અરસપરસ છે અરસપરસ છે જ્ઞાન જ પડકાર અભિરેકતા ગુણ ગોની સંગમ એ છે ઓગણીસ ત્યાં આવી અને અરસપરસ આપણે જ્ઞાનની વાતો આપણી ભાષાની અંદર એકબીજા કરીને એકબીજાને સમજીએ અને લોકોને પણ સમજાવી શકીએ લોકોની ભાષામાં એનો સંગમ આ ઇન્સ્ટિટ્યૂટમાં બધા સાથે મળીને આપણે પૂરો પૂરો કરીએ એવા દાદા પાસે આપણે આશીર્વાદ ખૂબ આશીર્વાદ હરીશભાઈ અને તમે અને આપણી જોશ બેન જોશન જ્યોતિ જ્યોતિબહેને એમને હવે નક્કી કર્યું છે નિશ્ચય કર્યો છે કે આ અક્રમ વિજ્ઞાનના રિસર્ચ સેન્ટરને તેમજ બધા કેન્દ્રોમાં અમે ફરીશું બધા જ કેન્દ્રોમાં ફરીશું અને જે આપણા આપતા છે ને આપણા વડીલ વર્ગ છે ને જે બધા એમાં ખાસ સંલગ્ન છે એમની સાથે રહી અને હવે બાકીનું બધું જીવન અમે એમાં આપી દીધું કે છે પણ અમારો અમારો પેલો દીકરો એમની નાની દીકરી બચ્ચી પછી આવી છે એ બોલાવે એટલે જવું પડશે થોડું થોડું મેં કહું જજો છો તમે રજા લઈને જજો પણ રજા લીધા વગર નહીં જવાય રજા આપે તો જ હા વસંતભાઈ રજા મળવી જોઈએ જય સચિદાન કવિરાજ એક દસ મિનિટમાં આપણું લઈ લઈએ બે છે થોડુંક બહુ વિસ્તારથી તો નહીં લઈએ હા ધીરુભાઈ હા અને પછી આપણી પાસે પંદર વીસ મિનિટ આ લઈ લો હા પદ જવું હતું આજનું એ લેવું છે લઈશું આ થઈ જાય પછી પદ લઈએ હા પણ તું ટૂંકામાં બોલી નાખ બેસ બેસ આપો બોલવાનું એને આપડી વિસનગર ની છે ઊંચી નીચે तो कोई गम नहीं खुदा ने जिंदगी बख्श दी तो कोई गम नहीं ये एक दिन गुजरे तेरे साथ हो तो रोने में भी शान है जी साथ हो तो रोने में भी, भी, भी शान है वरना मैं भी भी शमशान है सारा खेल इसके प्यार का है મસ્તક પર આકાશ ઉઠાયે ધરતી એક જ છે ને હવે અમારી તને ખાતરી આપીએ છીએ કે તારો શ્વાસ અમારા વગર નઈ ચાલે જા બકરી બકરી ગઝલ ચબા ગઈ તો આજ પુરે વડોદરા મે ચર્ચા હો રહી હૈ બકરી ખાલી ઘણો બધો કાર્યક્રમ બાકી છે પ્લીઝ પોતાના શોધ ઉપયોગમાં રહી ફાઈલેઈ લઈએ થોડુંક હનુમંતરાજ હાલી દાદા ભગવાન અસીમ જેજે કારવું અને ફેરફાર થવું વિજ્ઞાન એટલે જગતમાં જાત જાતનું ભેગું થવું અને ફેરફાર થવું સમયે સમયે ફેરફાર થયા કરે એટલે કહેવા શું માગે છે હન્મંતરાજ કે આ જગત અનાદિથી એ ફેરફારી સ્વભાવવાળું એને શાસ્ત્રની ભાષામાં પરિશીલન કરે પરિણામશીલતા છે બધી એટલે પરિણામન થયા કરે છે જગત અને એ પોતે પોતાની રીતે જગત હોય નહીં તો આવું બની શકે નહીં आटे दादा भगवान जगत समझ ने समझा बहुत सुंदर कहूं जगत ने जैम से समझू हो वर्ल्ड इज दी पजल इट से गॉड हेज नॉट क्रिएटेड दीस पजल एट ऑल आटली बात कर दी थी दादाए आम कोईने समझ न पड़ती होता एने विचार कर तो कर मूके विचार कर तो दादा विज्ञान प्रत्येक एक एक विधा प्रत्येक कोईपन एक, एक शब्द है एमन એ દરેકને વિચાર કરતા પોતાના બાબતમાં પણ કરી શકે છે પોતાના જીવનના બાબતમાં એટલું સુંદર છે એટલે પરિણમનશીલતા બતાવે છે આ અનાદિ અનંત છે એની શરૂઆત નથી અને એટલા માટે એનો અંત પણ ના હોય અને આ વિશ્વ આજના વિજ્ઞાનીઓ માટે બહુ મોટો કોયડો છે આ સમજવા માટે વિશ્વ કેવી તે એનું સ્વયંભૂ કે એ સ્વયંભૂતા એની જે છે જે મહિર ભગવાનની વિઝનમાં ખુલ્લી કરી એમને આખી દાદા ભગવાનને એ આખી કાળચક્ર ની બધી ખુલ્લી થઈ અને કે છે કે સારા વિશ્વના અને બ્રહ્માંડના વિશ્વના જ આપણે જનરલી કેવ માટે તો એમાં કોઈ જ્ઞેય બાકી ના રે મારી જાણકારીમાં કોઈ જ્ઞેય બાકી ના રે છતાં આ બધા જ્ઞેયો સમજમાં આવી ગયા પણ પચવામાં થોડા ચાર અંશ ઓછા રહ્યા કે છે એટલે આજે ચૌદશ છે અને પૂનમ એટલો ભેદ રહ્યો છે પૂનમના શું પ્રકાશમાં જો ભેદ સમજીએ તો બહુ આનંદ આવે આપણને અને આપણે આજે એ માર્ગ પર છીએ ઘણી પ્રગતિ થઈ છે બધાની અને આ પ્રગતિ આવી થઈ શકે છે આજકાલમાં હમ આપણે સારી રીતે સમજી શકીએ છીએ જેટલું આ આજ્ઞાધર્મથી સમજી લઈએ આપણે એટલું અને દાદાએ કહ્યું કે જો સિત્તેર ટકા તું તને સમજી ગયો તો તારો મહાવિદ્ય ક્ષેત્રનો સિક્કો ભાગી ગયો જા આવું દાદાના માટેનો છે હવે આપણે સમજી લેવાનું એના પરથી કે એની પરીક્ષાઓ નથી હોતી વિનોદભાઈ સમજ્યા ને એ આપણે આપણે અંદર ખ્યાલ આવતો જાય ના હોય તો અંદર અંદર એકબીજાને બધા વાતો કરીને જેમને તમને ઠીક લાગે એ પ્રમાણે કરી દેવાનું ખાસ કરીને આપતા પુત્રો એના માટે જ છે બધા આખા ભારતમાં આજે બધે વિચરી રહ્યા છે બધે આખા ભારતમાં અને પરદેશમાં તો હોય છે જ બધા જ્યાં જ્યાં મહાત્મા બધે પહોંચી જાય છે જગદીશભાઈ સૂત્ર નંબર અઠાવન બરોબર આગે લઉ સૂત્ર નંબર સિત્તેર યોગ માર્ગ થી જ્ઞાન થયા વગર મોક્ષ ના જવાય એટલે આજે भक्ति ज्ञान योग काले बात थी अपने योग ने आज बहुत महत्व और आज तो आ यूनो एटा विश्वनी संस्था है तम एक मी जून योग दिवस नक्की कराया जुओ ने आखा वर्ल्ड में परंतु ये योग पौगलिक क्रिया है आखी पौदगलिक जीवन बहुत सारी रीते जाए एना क्रियाओं है हकीकत में मूल योग तो आत्मा होने भारत में ज आवाज है खास कर आत्मा योग पर बसने एट संदर्भ में मा, मयूर भगवान ગામડાઓને સાદી ભાષામાં કહ્યું કે યોગ તને પ્રાપ્ત થયો છે અને યોગ તારાથી વપરાઈ જવાનો છે તો તારો વાપર છે ને બીજાના બીજાના લોકોએ વાપર રાખજે પરોપકાર કહ્યું નહીં એને બીજાના માટે એમાં પરનો ઉપકાર તું નથી કરતો પણ તારા પર તારો સ્વ ઉપકાર થાય છે પરંતુ તું પર માટે જીવી રહ્યો છું તો તું તારી માટે જીવી જઈશ તો જાણવાનું એ એમને બહુ ટૂંકામાં સમજાવ્યું એટલે યોગ ઉપયોગ પરોપકારો योग शब्द बहुत मोटो है एट दादाएं कहू योग मार्ग थी ज्ञान थे वगर मोक्षे ना जवाय भक्ति मार्ग थी ज्ञान थे वगर मोक्षे न जवाय कर्म मार्ग की ज्ञान थे वगर मोक्षे ना जवाये आज सारा भारत में विश्व में गीताजी आखो बहु प्रचार है बहुत समझ में बड़ी घनी बड़ी घना प्रयोगों चा समझ आख गीता मार्ग जो भक्ति ज्ञान અને કર્મ એના પર રચાયેલો છે એની આ વાત છે જ્ઞાન સ્વરૂપ જ્ઞાન આ પર રૂપ શરીર છે એની સાથે આપણું સ્વરૂપનું જ્ઞાન અને પછી આ બધા અર્થો એકબીજા એના બધા જ રહસ્યો આપને સમજાઈ જશે નહી તો કર્મ અને કર્મનો આ સિદ્ધાંત સમજવો સહેલો નથી જગત આવ્યો જ નથી એ તો બહાર ક્યાંથી આવે એ દાદા ભગવાને ખુલ્લો કર્યો આપણને કર્મનો સિદ્ધાંત સમજાયું ને અને ગીતા એ કહેવા માગે છે પણ એ મોઘમ છે મર્મથી કહ્યું છે બધું એટલે મર્મ પકડાવો સહેલો નથી એ જે પોતે પોતાના જાણકાર છે બધી રીતે બધી રીતે બધાની જાણકારીમાં સારી રીતે વ્યવહારમાં છે બધાની સાથે એમના માટે બહુ સરળ થઈ પડે છે અને મહાત્મા તો દ્રષ્ટિ છે આપણને બધાને આપણી દ્રષ્ટિ અગર ગમે આવે ને તો એનું બધું ખુલ્લું થઈ જાય એમાં લખનાર લખનાર વખતે ગમે હશે પરંતુ એ આપણી દ્રષ્ટિમાં છતું જ થાય એનો નિયમ છે કારણ કે આપણી સમ્યક દ્રષ્ટિ છે કેવી હા ઊંધાને છતું જોવા શું કહ્યું અને છતું છે એને વધારે સુંદર છતું કરે એને ઊંધું થવા જ ના દે એવું કહી નહીં ચાલો તો આપણા હો ગયા ભાઈ ચાલો ધીરુભાઈ હમ ભણ લીંગે હા અભી સમય કમ રહે સમય તો કભી કમ નહીં હોતા લેકિન જૈસા પ્રસંગ વિતરાગ પરમાત્મા આવીને બહુને બહુ સુંદર દાદા ભગવાન અસીમ જેજય કારો એમને સંયમ પરિણામ એટલે આત્મ અને પૂદગલ પરિણામ બંને યથાર્થપણે જુદા રહેવા પૂતગલ પરિણામને જોવા ને આત્મપરિણ એ આત્મપરિણામ એમાં પ્રશ્ન છે એક જાતનો કે પૂતગલના માલિક નથી ત્યાં પછી દેહની ક્રિયાઓને મનને જોવાનો શું અર્થ છે ક્યાંથી આવ્યો એમની વાણીમાં વાણીમાં પ્રશ્નોત્તરીમાં તો દાદાને આ પ્રશ્ન આવ્યો કે પૂતગલના માલિક નથી આ જુઓ જે એકાંતિક લેવી જાય કેવું થઈ જાય છે પ્રશ્નોય નીકળે એટલે અનેકાંત જેને કહ્યું છે દ કહ્યું છે એના માટે એટલે પ્રશ્નો તો આવે જ બધા દાદાના આપતા વાણી જોશો આ જોશો આપણા અક્રમ વિજ્ઞાન આવે છે જોશો ને પ્રશ્ન પરથી તમને ખ્યાલ આવી જશે ભૂમિકા તરત જ આવી જશે તમને ખોટું નથી હોતું દાદાએ કહ્યું છે કોઈ ક્યારેય ખોટું હોઈ શકતું નથી કોઈ ક્યારેય ખોટું પોતાની અપેક્ષા છે બધું છે પણ એવી રીતે નથી હોતું સમજ્યું દરેકને સમજવું તો છે જ એટલે मलिक देहनी क्रिया पूछाय वचन मलिक तो, तो बोला प्रश्न बोलाई जाए कारण के हजू पर परपरिणाम खबर पड़वी जी हूँ परिणाम હું છું એટલે કયો હું પાછું સમજવા પડે બહુ વિજ્ઞાન વિસ્તારથી જો વિજ્ઞાન ના સમજાય અને એ બધું વ્યવહારમાં સમજવાનું છે બધું જ વ્યવહારમાં આખું વિજ્ઞાન એ સમજાવે છે વ્યવહાર પરમા નથી તમને શું કહું છું હું परिणाम तो खरा आम मजा करो छोट करो छो छिणती नहीं महात्मा कहू पर परिणाम पर में छो छता परपरिणति आ बहु मोटी उपलब्धि साहब एक एक महात्मा समझाए ते व्यवहार में अकर्ता पद प्राप्त कर વ્યવહારથી અકર્તા પદ કોઈ હોય જ નહીં ક્યારેય પણ અકર્તા પદ પ્રાપ્ત કર્યું છે એ શુદ્ધાત્મા પદ છે આપણું પરંતુ એ ખીલવવા માટે આખો વ્યવહાર પડ્યો છે આપણો અને ત્યાં આગળ આપણો આજ્ઞા ધર્મ અને આજ્ઞા તપ આખું આ સૈદ્ધાંતિક આપણા જીવનનું જાગૃતિપૂર્વકનું જીવન પુરુષાર્થી એ બહુ મુખ્ય છે કેન્દ્રમાં છે આખું કેન્દ્રમાં એટલે આગળ પ્રશ્ન કરે છે ભાઈ ज्ञान मरियु एटे स्वपरिणति स्वपरिणाम परिणति में शब्द परिणति परिणमन परिणाम परिणति आ त्रब्दों टेक्निकली समझे आखू व्यवहार शरीर અને અંદર ભગવાનનું ભગવત સ્વરૂપ શુદ્ધાત્મા આ બે સાથે હોવામાં બંને ક્ષેત્રે આ બહુ સારી રીતે સમજાય આપણે અક્રમ વિજ્ઞાનથી એમાં છે એટલે મહાત્માઓને કહ્યું કે સ્વપરિણી અને સ્વપરિણ રહ્યા તો બધાને સ્વપરિતમાં છે મૂક્યા છે દાદા એ કે છે અમે મૂકી દીધા છે તમે હું કરતો નથી એવા જ ભાવમાં છો પણ સ્વપરિણામ નથી થયું એટલે આજ્ઞાધર્મ થી આપણું પરિણામન જે છે પુરુષાર્થીય અને એમાં પરિણામ સ્વરૂપ થઈ જાય ટેસ્ટેડ થઈ જાય આ વાત છે મહાત્મા મહાત્માઓ બેનો માંથી અવાજ કઈ ઓછો આવે છે અને પૂછે દમિન થી બેન પૂછો હા રીટાબેન હમ પેલી હેમાબેન તો બધું સમજીને બેઠી છે હ કેટલું સમજી લીધું છે ત્યાં ઓછું નથી આવતું એટલું થઈ ગયું છે નહીં તો છંછ આપણે જરાક કહીએ તો કોઈને પરિણતિ તો બધાને પણ તમને સ્વપરિણામ ઉભું નથી થયું સ્વપરિણામ નથી અને સ્વરિમ સ્વિણામો થી બધું આપણને જે આગળ જામી ગયેલો ભાગ છે એ જામી ગયેલો ભાગ ઓઘરી ઓઘરી ઓઘરી ઓઘરી અને પછી ઉડી જાય ત્યારે આ પરિણામ આવે એટલે આ અજ્ઞાધર્મ છે कि मन वचन काया नहीं स्वभाव बोलो स्वस्व कारण स्व पर प्रकाशको शुद्धात्मा स्वयं परिणाम आज परिणाम स्वभाव पुरुष ना पुरुषार्थ स्वभाव थोड़ा पर बोलो परिणति में जो समझ नहीं पड़ी ए मचासन पाक छे। अंदर नब्इ नबड़ीयो मरा निकलिए कोई बार ठीक कढ़ अलवर के महात्मा साहब सब लोग अलवर का, का <laughs> અમને ડોક્ટર સાહેબે જરા વાંચવાનું શીખવાડ્યું છે જરા કાચું પડ્યું છે તે હવે જય સચિદાનંદ અલબરસે પ્રશ્ન આયા હૈ હુ ઇઝ ડુઅર ઓ લાઈટ ઓફ લાઇટ દાદા ભગવાન પ્લીઝ લાઇટ અવર કન્ફ્યુઝન સમટાઇમ વી ફીલ ડુઅર એન્ડ નોટ ડુઅર દાદા ભગવાન બટ You tell us, it happens. Bracket, scientific circumstantial evidences is real doer. एक question किया है आपका अलवर से हम तो प्रश्न उसका उसमें यह है कि कर्ता कौन है ये प्रश्न है उनका सूर्य के सूर्य परम पूजनी सूर्यो के सूर्य परम पुजनी ज्ञानी पुरुष कृपया हमारी शंका समाधान कीजिए कनू दादाजी करता अकरता आप हुआ या साइंटिफिक सरकमशियल एविडेंसिस करता है दादा भगवान महात्मा के चरणों में देवरा, देवराज कालरा प्रिंसिपाल अलवर वो प्रिंसिपाल से एक प्रश्न आया है कौन लाया है પ્રશ્ન તો સમજ ગ અચ્છા તો મેં જવાનો બુઢા નહીં બનાતા બુઢાઓ કો જવાન બના દેતા હું एक ज्ञान ये ज्ञान विज्ञान ऐसा है नब्बे साल का हो ऐसी साल का हो ऐसा हो लेकिन उसका अंदर से लगता है कि मैं जवान हूं शरीर से नहीं ज्ञान से क्या बताया समझ से समझ किसकी समझ कलराजी की कलराज जी की, की प्रिंसिपल थे वो आ? अच्छा तो व्यवस्थिक शक्ति करता है समझ में नहीं आता है थोड़े में आपको बता दू थोड़े में दादा था था। दादा दादा लोकों ये अलग है ये अलग है ऐसी बात दादा भगवान से जो हुई नो हमें उसका अनुकरण नहीं करना है दादा भगवान थे वो दादा भगवान ही थे एक और अन्य एवं ऐसे दादा भगवान उनकी कोई होती ही नहीं क्यों कि वो एम पटेल के शरीर में वो दादा भगवान चौदह लोग का नाथ खुल्ला प्रकाश हो गया परमात्मा का वो दादा भगवान लेकिन एम पटेल के शरीर में और ए एम पटेल का शरीर पीछे वापस आता नहीं लोग तो चाहना बहुत करेंगे आवे तो अच्छा रहेगा हमारे पास और मैं क्या बताऊ मेरी तो बात ही छोड़ दो મેં કુ કહે બતા નહી પાછે સભી કો ભાવના હૈત્મા નજર મેં આ ગયા હૈ કે દાદા ભગવાન એસા નહી હૈ હમેશા કેમ પટેલ કે દેહ મે આયે ઓર સભી કોઈ જ્ઞાન સભી કે લે હકીકત હૈકો સમજા દીયા સભી કો સમજે ને तो दादा भगवान तो हमेरा शुद्धात्मा स्वरूप है क्या और हमारे अंदर वही दादा भगवान काम कर रहे हैं सभी के अंदर तो उसका काम करने की, की स्थान तो होगा जो स्थानी नहीं करते और जगह भी नहीं रोकते जगह रुकता है जो शरीर नहीं ऐसा वाला भाग जो शुद्धात्मा का परिणाम स्वरूप है क्या बताया अर्थात रिजल्ट टेस्टेड हम कलराज जी हमारे शरीर में शरीर के साथ रहते रहते पक्के जितने पक्के हो गए वो भाक पक्के समझ गए समझ में आया और जो नहीं आया है वह चल रहा है प्रोसेस सभी प्रोसेस में है समझ में आया ये आज्ञाधर्म का पुरुषार्थ है वहाँ प्रतिकमण पुरुषार्थ सब कुछ आ गया जो माहिर भगवान ने बताया था ये ये पंचम काल में असंभव जो है कभी भी न है शास्त्रों में सभी बता दिया है लेकिन ये ऐसा हकीकत बनी बनी, बनी कोई कोई काल में नहीं बनी ऐसी हकीकत बनी है और काल भी बड़ा अच्छा है कलराज जी तो आप अलवर में सभी को अपना हॉल बनाया है वहां कविराज को उनकी जो परिस्थिति अनुकूलता होंगे और कोई आपता पुत्र है साथ में अगर कभी प्रसंग करवा लेना आप हाँ लेकिन उनके लिए सब व्यवस्था करके कविराज आपका पुत्र નિમિષાનંદજી હોય હો આપતો તો પુત્રો કો તો બહુ આનંદ આત અલવરમાં આને લેકિ સબ જગહ હોતા સબ જગા ફરના હે તો ક્યાં કરે તો આપમેન્ટ પ્રોગ્રામ કરના પડેગા થોડા પર એક કે દો દિન કા કરો જ્યાદા તો કોઈ સબ સભી જગહ ફરના પડતા હૈ તો દો દિન કા કરો તો આ જગે કભી સમજે જો પૂછના હો સત્સંગ કરના આતા બધુ કો પૂછો કર લેનાર રખના સીખ ઢંગ બહેનો લગ્ન હું કૉલેજમાં ગઈ હુ સબ રાખતી સબ કોલેજમાં ગઈ કૉલેજમાં ગઈ હૈગ વો ભી પ્રશ્ન કરેગી હા સબકો જવાબ મ્યવસ્થિત શક્તિ હૈ शक्ति करता नहीं है तो व्यक्ति कुछ नहीं कर पाते बिना शक्ति व्यक्ति क्या कर पाएगी उसका हाथ पाऊ है इसीलिए वो करेगी नहीं वो शक्ति से वो हाथ पाऊ चलता है और वो कठपुतली कठपुतली बोलते है नी क्या बोलते है तो उसको चलाता है पढ़ने के पीछे से ऐसी व्यवस्थित शक्ति से संचालन हो रहा है हमेरा। हमेरे मन में विचार आते हैं उसकी ओ, पर ओ, शक्ति से प्रकृति हमारी चलती है जो प्रकृति शरीर की मन वचन काया की वो प्रेरित होती है और प्रकृति जो प्रेरित हुई है वो प्रेरित हुई प्रकृति हमें प्रेरणा देती है और वो प्रेरणा से हमेरा मन और अंतकरण और शरीर चलता है प्रेरणा तो सारा जगत में प्रश्न है बहुत बड़ा प्रेरणा कौन देता है तो भगवान पर चला जाता है भगवान किसी को प्रेरणा नहीं देता वो शक्ति को नहीं है शक्ति समझे ने? और जिनके पास व्यवस्थित शक्ति का ज्ञान नहीं है क्युं? कि उन्हें ऐसी भगवान की प्राग्ञा शक्ति खुली हुई नहीं है इसके कारण प्रज्ञा स्वरूप प्राग्ञ शक्ति बोलते हैं वो शुद्धात्मा की शक्ति अन्य शक्तियों पैकी की एक प्रमुख शक्ति है देखने की जानने की क्या बताया उनको ज्ञायक स्वभाव बोलते हैं ज्ञाक नायक के हम जो नहीं है वो सभी हमें दिखा देता है और समझा देता है भगवान का प्रकाश वो शुद्ध आत्मा का और वो प्रज्ञा के मार्फत काम करते हैं और प्रज्ञा का काम क्या है पूरी अमरी समझ में आ जावे पीछे वो आपो आप शुद्ध आत्माई समान हो जाती है और केवल ज्ञान हो जाता है समझ में आ गया चलो हो गया साहेब अबे आपने 10 मिनट छे ने अने बदु पेलू करवाना छे तो बताओ 15 मिनट के 20 मिनट चालो जय सच्चिदानंद आ देविय प्रसंगे निमंत्रको द्वारा પદ કવિ રજ ઉછીર થઈ જશે અને આ થાય પછી આપડે આ બધું બતાવી દો પછી એના પછી એ અને પછી આપણે લખાય જાય છે દરેક જન્મોત્સવ વખતે નવું પદ લખાયું છે એવું છે ભૂગોળમાં સમાય ગયું છે એ મકરમદ્ધાન એક સંયોગમાં સમાય ગયું છે એના લખું જગત ઇતિહાસ અને ભૂગોળમાં રમે છે એક એક લઈ દેજો આ મુજબ એક એક બધા અને પાસ કરો પાસ કરતા જજો as रंग मति वस्तर ओ गो जय मति वस्तर ओ गो प्रशांत वो मोटू कर ही दियो छे ने भाई जी तू बोल दे क्या भाई ट्रेन में हूं टाइम निकाल ले अबे अबे बोल बताइ दो जल्दी 5 मिनट बाद ना पतो तो पछी आना करो बस खा ले को जाओ चलो चलो કૃષો wale ya wale munchi tanuko jai chehishka that is જન્મ અમર કે જ્યારે જન્મા ભી નથી ને ગયા નથી કાળ પ્રમારે જવસુ ઓ કાળ પ્રમારે જવસુ પરયોગી પડતર પરયોગી પડતર હેમ પટેલ સર્યો પ્રયોગથી ગણાયલો પડતર હુ કાળ બ્રહ્મા પ્રસંગ નજીક આવતો ગયો કુદરતી આપતો પુત્ર ભરત આનંદજી ના દરેક કુટુંબીયા આવેલા છે અને મારો ભાઈ અને નયના દાદાજી એમાં એ લોકોને સહયોગ મળ્યો અને આ કરતા કરતા શું દાદાજી આપવું કેવું મહાત્મા કરવું એ ભાવ હતા દાદા ભગવાનની વાણી સૂત્ર રૂપે આવી છે ઘણી બધી વાણી હજી નીકળી પણ આવી નથી જે થી સુધી અક્રમ અમદાવાદ ના વાડી ના સંતરે શુભો થાય બધે સાવ જય સચિનદાસ ખુબ આશીર્વાદ દીકરી ઉપર ઉપર <Cue Analytica> દાદા ના જ્ઞાન વિજ્ઞાન સ્વરૂપ નો પટારો જે આજે હજુ પ્રકાશિત થયો નથી છતાં ઘણો બધો છે તે અંધ પ્રકાશિત થયેલો બધો આજે આ પટારામાં આવ્યો છે અને એનો આ તો શરૂઆત છે અને આગળ આવા પટારા બીજા નીકળતા જશે અને આજે આ પટારો કેટલી છે તમારી પાટુંબદી મળે એવી વ્યવસ્થા થઈ છે હવે પટારામાં માલ તો બહુ મોટો છે આમ તો આપણે જોઈએ કેટલો મોટો છે એમાં માલ જે છે તે આટલા મોટા પટારાનો માલ આટલી ડબ્બીમાં સમાઈ દીધો નાની આ ડબ્બીમાં અને એમાં પાંચસો ઉપર ના માલ આટલો અને હવે એને ખોલીએ શું છે તો કે એવા પટારા ને આટલો બધો માલ છે તેને સમાવવા માટે આ એક ડબ્બી રાખી છે જોડી અને એ આખો માલ આમાં સમાઈ દીધો છે એમને આ જો આ માલ જોજો દિવ્ય દેશ ના એનું શીર્ષક છે અને આવી રીતે બધા એને સુંદર રીતે વાંચી શકાય એવી રીતે આખો દાદા ભગવાનનો ભંડાર આમાં સમાવી ગયો છે એટલે ખિસ્સામાં લઈને ફરાય દાદા ભગવાને કહ્યું આ તો કોઈ કહ્યું નથી આવું કે જ્ઞાન આટલું વિશાળ છે छता मुठी रे एवं कहूराज कहू जुबी मूक्ति नवराशा पूजन कर आत्मा शुद्धात्मा કવિરાજ પાંચ દ્રવ્યો સાથે પાંચ તત્વો સાથે રહી રહી દૂધ ને પાણી છે એવી રીતે જળ ને કબર છે એવી રીતે એમાં એ અબદ્ધ સ્પૃષ્ટ તરીકે આપણો અનુભવ અડી શકતું નથી એ આપણો અનુભવ છે કલરાજજી શરીર કિસકે લીએ હે અમેરા આજ્ઞા હે તો એ આજ્ઞા બંધન નહીં હે આજ્ઞા केवल ज्ञान खुला करने का पुरुषार्थ है और प्रतिक्रम के साथ साथ हमारे मन वचन काया का पूरा व्यवहार को शुद्ध करके पूरा शुद्ध करके उसको मुक्ति दिला देता है यह अनुभव है मेरा और यह अनुभव पांच तत्वों के साथ हमारा शुद्धात्मा का अर्थात ये पांच तत्वों दादा भगवान ने एक सिंपल शब्द में बता दी कि फाइल है लो, बाकी शास्त्रों में तो इस सब सिंधु में कैसे गुम हो जाएंगे मालूम नहीं पड़ेगा <laughs> कभी दादा भगवान ने स्पष्ट ना बुलाया उसके लिए हुँ? तो उसको पांच तिलक कर देते हैं हमेरा अनुभव हमारे साथ रहेगा और हमेरा हमारा खुला करे हमे अनुभव ठीक है अभी कम આપો ખુબ સારી રીતે છુ એવી રીતે ભગવાન કર્યા પછી તમે બેસી દરેક ફેમિલી કુટુંબી મળે એવી રીતે આપણને બધા દિવ્ય પ્રસાદી મળે છે દાદા ભગવાન ના હસ્તકમળો અને ચરણ કમળો सुंदर रीते बनाजनल बनायु आखतिशन जो कर આપણે આશીર્વાદ લે છે એવું થશે અને ચરણ કરવા માટે આપણા સ્થિર પર મૂકી છે એવું થઈ શકશે તમને અનુભવ કરી લેજો બધા જ આપણે હાથ મૂકીએ ને તો આપડો સ્પર્શ હાથ આપણને સ્પર્શ કરે એવું અનુભવ થાય છે અને એની બાજુના માં જઈએ તો આખું જુદું જ પડે છે આવું સુંદર એટલે આમ આપડે આપણે આશીર્વાદ લઈ શકીએ બહુ સુંદર અમદાવાદ અમદાવાદ અચ્છા બહુ સુંદર પામ્યા थी छे, छे, छे। कभी बर बर विगत, विगत महात्मा खूब भावना पूछा करेंग्राम गए કરતા કરતા પૂજ્ય કરુદાદાજી નો જન્મોત્સવ આખું સેટઅપ થયું કારણ કે ભરતભાઈ કવિરાજ નીકળવાના હતા આખો લાઈવ પ્રોગ્રામ ભરતભાઈ નો વધારે કવિરાજ ત્યાં હાજર અને સળંગ ચાર કલાક ને અઢાર મિનિટ કવિરાજ પણ એક વાર કવિરાજ અનુકૂળતા થાય અને કવિરાજ ને પણ ખૂબ આનંદ આવ્યો કે ઘણા વખત પછી હું એક સળંગ ચાર કલાક ને અઢાર મિનિટ પગ ગાઈ શક્યો કવિરાત ના મુક્તિ સુખ ભજના એ શીર્ષક થી આખો બધો પ્રસંગ કવિરાત સાથે બન્યો મહાત્માઓનો આખો સભા ખંડ સુરતમાં બહુ મોટો હતો અને સામાન્યપણે સંગીત સંતિ સંધ્યા ભજન સંધ્યા આવી ઘણી રીતે આપણે વ્યવહારોમાં બધા થાય છે એમાં કવિરાજનો એક અનુભવ હતો અને ત્યારે અમારે અવકાશ મળ્યો તો અમે હાજર હતા કે મન્ના મન્નાડે સાહેબ કે મન્નાડેજીનો પ્રોગ્રામ બનતા સુધી એ બહુ ઓછા પ્રોગ્રામ કરે છે પણ સુરતવાળાઓએ બધા કરીને કોર્પોરેશનનો મોટો હોલ છે ત્યાં રાખેલો એમનું એક સંધ્યા એમની અને હવે કળાકારો આવે એટલું એમને જામે એટલે એમને તો ચાર છ કલાક ક્યાં નીકળે ખબર ના પડે કોઈને અને ત્યાં આગળ કવિરાજ હતા અને એ જ આના પર એક અલૌકિક સ્વરૂપે અલૌકિક સ્વરૂપે આપણને આ બધા એને કવિરાજનો લાભ બધાને મળે ખૂણે ખૂણે બધાને પહોંચી જાય એવી મળી જશે આ ત્રણ આઈટમો થઈ આપડી જીતુભાઈ સુરેશભાઈ ખરેશ જીતુ બધા આશીર્વાદ લો સબકા દરેક ને સુરેશભાઈ નક્કી કર્યું છે કે અત્યારે કુટુંબ દીઠ બધાને મળી જાય એવી વ્યવસ્થા છે ના ના પ્રભાવના જ પ્રભાવ છે ત્રણે આઈટમો પ્રભાવના છે ઈશ્વરભાઈ ઈશ્વરભાઈ પટેલ કાંકનો બધા તાળીઓથી વધારો લક્ષ્મી મહાલક્ષ્મી માતાનો વિનય કોને કહેવાય મહાલક્ષ્મી થાય તો દાદાજીની હાજરીમાં લાણી કરીએ એ માટે દરેક જણ અને દાદાજી ઈશ્વરભાઈ એમના દીકરાની રીતે બહુ ભાવ હતા આ સિવાય દાદાજી સુરેશભાઈ આ વીડીયોમાં ખૂબ મહેનત કરી દેખો રઈયા ખુશી લે જા સુરેશભાઈ આ વીડીયોમાં ખૂબ મહેનત કરી અને એ જ આદર એમનું એક કામ અત્યારે લઈને આવ્યા છે સુરેશભાઈ આ આપો છે આ ત્રણ છે આ ચોથું છે આ ચોથું છે જય સુષિદાનંદ આ દેવીજી જે 4 કલાકનો પ્રોગ્રામ હતો જે મહેશાનંદે કીધો 4 અવર નોન સ્ટોપ હવે આપને એ ધીમે બેનો થોડા થોડા જાય ભોજન સારામાં વિશેષ બનાવ આવે બધા ધીમે ધીમે જાઓ દરમિયાન રસીમ જે જે કોરચા અલગ કરું સ્કૂલ વાળાને જવા દઉં છું પછી આરતી પછી બાકીના મહત્વ આરતી પછી હું કેજો રમેશભાઈએ મદદ કરી છે અને જે એનો ખાટ અને સવલુક્યો છે કે આ ટીવી દી વન ઓફ ધ બેસ્ટ સવિદાદની દીવીદી થાય એ રીતેનો પ્રયત્ન છે એટલે રમેશ અત્યારે તો તો ઘરે દરેક જગ્યા દાદાજી અત્યારે આપણે દાદાને સ્વીકાર્યા એવી રીતે અમે જેટલા પ્રોજેક્ટ કર્યા છે ગણતરી પણ નથી પણ એમાં હું વ્યવહારમાં બે આપતો પુત્રોને માથે રાખી ચુક્યા એક છે વિનેશ કવિરાજ નું જેવી નીકળી રહી છે ભગવાન ના જે સત્સંગો થયા હતા એનું વેલ્ડિંગ કવિરાજે કર્યું સરસ આપે જે રીતે ગઈકાલે તમે નાટકમાં જો ત્રીજું અમેરિકાની યુનિવર્સિટી છે આખી એમના બધા તરફથી છે ઓકે <laughs> સારું <laughs> આપણા મહાત્મા સંપતિ પ્રકાશભાઈ જૈન સુરત ના અને સુરત ક્ષેત્રે એમને ચાર ઓક્ટોબરના દિવસે સાંજના મુક્તિ સુભ ભજના સ્વરૂપે કવિરાજનો સારો આખો દિવેડીનો બધો પ્રોગ્રામ રાખેલો એ કાર્યક્રમ બહુ સુંદર રીતે પર્યાપ્ત થયો છે અને આના માટે તો આખા સંઘ અને મહાત્માઓ દરેકની બહુ તીવ્ર ઈચ્છા હતી અને કવિરાજેનું યોગદાન આમાં ભગવાનની કૃપાથી એક તો એની રચના કરનાર પોતે સ્વયં અને પાછો સ્વયં ગાનાર પોતે અને તે પણ દાદાની હસીમ એ બધો દાદાની કૃપાને જશ આપે છે કોઈ દિવસે એમને જશ પોતાનાથી નથી લીધો આ કવિરાજ છે તો અમારા ખૂબ ખૂબ આશીર્વાદ છે ત્યક્ષ દાતા ભગવાનની સાફી હૈ કે જે માતા ખરેખર ક્ષત્રિય હોય પૂર્ણ સંસ્કારી હોય એટલે કહ્યું છે કે હું રોજ સૂર્ય ચંદ્ર ને છું સૂર્યને સવારે ઉઠીને લોટો લઈ સૂર્યને સ્નાન કરાવું છું અભિષેક કરાવું છું અને ચંદ્ર જોઈને દર્શન કરું છું માતા પિતા માટે ઉપવાસ થાય માતા પિતાને જોઈને ભૂખ લાગે જમો અને માતા પિતાને નિરંતર આનંદમાં રાખીને નવડાવો માતાને પણ અતિ અતિ આશ્ચર્ય સાથે પોતાના પુત્રના ગુણગાન ગાવા પડ્યા અને કેવું પડ્યું એ આ કવિરાજશ્રીએ આપણી સમક્ષ in powder churu janura tara આવી ગયા મને તમને વાંધો છો ઉભા થવામાં બાકી શું રહ્યું કારણ કે અમારે બધા અને તમને સૌ આપતો કુતરો અમારી માતા અહીંયા હાજર છે આ સિવાય બહુ બેસો બેસો બેસી ખુશી લાગી પડશે અને આ પ્રસંગે દાદાજી ખુબ નેવું વર્ષ ઉપરના પણ ખૂબ લોકો છે દાદામાં દૂર થી ફક્ત બસ રીક્ષા બદલી બદલી ને અહિયાં આપના દર્શન કરે છે દરેક ને ફક્ત એકસો આઠમી જન્મ જયંતિ દાદા ભગવાન જયંતિ માં અમે આવીએ હાજરી આપીએ એ રીતે અને આ સાથે દાદાજી આ કવિરાત નો પ્રોગ્રામ જોઈને 15 અને સોળ કામરેજ મંદિરે મહાવીય તીર્થધામ ની સાલગીરી છે બદલાશે એની સાલગીરી આપણા મંદિરની ચૌદ તારીખે સાંજે ચાર થી સાત જ ચડી ગઈ છે તો એ કેન્દ્ર માં કોઈ એવી જગ્યા હોય કે જ્યાં બધા બેસે અને એક જગ્યાએ મૂકી જાય એ પણ બહુ સારી વ્યવસ્થા થાય એવી કઈ દરેક કેન્દ્રમાં વ્યવસ્થા કરી દેજો બાકી તો વ્યક્તિને આપણા કુટુંબોમાં હવે બીજી એક નવી વાત કરવા માગું છું કે દર ત્રણ ચાર મહિને આપણે એક ડીવીડી સેટ બહાર પાડીએ છીએ જે સ્વચ્છતા તરફથી એક અનુદાદાજીનો જે સત્સંગ હોય છે તેની ત્રણ ચાર મહિને બધી ડિગ્રી કરીને વીસ ત્રીસ ડીવીડીને એવા સેટ દર ત્રણ ચાર મહિને અનએડિટેડ બહાર પાડીએ છીએ તે હવે આ વખતે દાદાજી જ્યારે અમેરિકા આવેલા ત્યારે એક રિયલી અદભુત થઈ ગયા હતા કારણ કે મને નથી ખ્યાલ કે કોઈ વખત દાદાજી 50 વર્ષ કંટીન્યુઅસ સંગ આ રીતે અમેરિકામાં આપ્યો હોય હવે ઓપોર્ચ્યુનિટી શું ધારો કે જીતુભાઈ અમારા આપણા હાથમાં એને વિઝા મળ્યો અમેરિકા આવવાનો એટલે મોટો વિડિયો લઈને આવેલા એટલે મારે ને વિજયબેન બધા ઘણાએ આમ ત્યાં વિડિયો કરીને કરતા હતા પણ આ વખત તમે પ્રોફેશનલ થશે અને પછી અમે રમેશ જોડે એનો જે એડિટિંગ વર્ઝન મૂકેલું છે એમાં દાદાજીના જે પ્રોગ્રામો હતા દાદો કે અહીંયા બાવીસમી જુલાઈથી અમેરિકા આવવા નીકળ્યા હતા સીધા લોસ છે બીજા દિવસે સવારે ચાર વાગે ઉઠીને દાદા નોક્સવી ટેનસીમાં આવે છે એક્રોસ ધ કન્ટ્રી પાંચ છ કલાકની ફ્લાઇટ અને અમને થયું કે હવે આરામની જરૂર છે એરપોર્ટથી આવ્યા પછી દાદાજી દોઢ કલાક તરત બેસીને સત્સંગ આપે છે આ રીતે અમેરિકામાં ઘરે ઘરે ફરીને દાદાજીનો જે સત્સંગ થયો છે તો તેની અનુકૂળતા હોય એ પ્રમાણે તમને બધાને મળશે એની કોસ્ટ હજુ જે છે સચ્ચન થઈ જશે અને બીજા સેન્ટરો જે દાદાજીએ સૂચન કર્યું એ પ્રમાણે દરેક હિંમતનગરને એ બધા સ્થળો છે ત્યાં બધા ભેગા મળીને જોજો તો જ આ જોવાશે કારણ કે આ નાઇન્ટી સિક્સ અવર્સનું દાદાજીનો દેશના સ્વરૂપનો તત્સંગ જો પ્રત્યક્ષનો અનુભવ પ્રત્યક્ષનો અનુભવ તે પોતાના ઘરમાં બેસીને તમે નાઇન્ટી અવર્સ કદાચ નહીં કાઢી શકો એટલે ખાસ વિનંતી છે બધા ભેગા થઈને જોજો એવી અમારી બધાને વિનંતી છે દાદાજીનો અનુભવને નીચોડ છે આમાં આજના દરમની એટલી બધી વાત થઈ છે કે દાદાજી મને લોસ એન્જલસમાં પૂછતા હતા કે ભાગ જ્યારે નેક્સ્ટ ઇયર બહાર પડશે એમના એનું મટિરિયલ જ એટલું બધું મળી ગયું છે અમેરિકામાંથી અને રોજ આજનાની તો વાત થાય છે એટલે નેક્સ્ટ ટાઈમની પાંચ આગના પરમાં તો ભાગ અગિયારમાં અમે કદાચ નહીં સમાઈ શકે એટલું બધું મટીરિયલ દાદાએ આપ્યું છે અલ્ટિમેટ વાત થઈ છે આ શેર અમે દાદાજીને મનરબાને બાકી <laughs> ર <laughs> આવતી જન્ધીરભાઈ આપણા લાડીલા સકર સંપત્તિ પધારશો સુધીરભાઈ સાહેબ ના ઉદબોધન પાછી સમીરભાઈ અને આપતો પુત્ર મુગટ અને હાર લઈને સમીર અથવા નવીનભાઈ સરીબન ચાલશે તો બાળક છોકરાઓ બધા ભોજન માટે જેમ દરેક મહાત્મા સુમતી બેન સાથે છે જબરદસ્ત પર ફોન છે એમની આપી દેવાની કરી દીધી એક મહિના સુધી એક ટંગનું કહાવાનું છોડી દેવું પડશે તારે પણ ના થવી જ ન જોઈએ તારું શરીર પડી જાય પણ ભૂલ ના જવા દે ઓકે ચાલો બધા બેસી જાવો ને ઉપર બેસો એને બેસવાથી તારે ને એમને બેસવાથી મારી નમ્ર વિનંતી છે કે દરેક આપણા ઘરમાં પૂજા નું સ્થાન તો હોય જ બધા માં તો હવે લગભગ થઈ ગયેલું છે ત્યાં આગળ મૂકી રાખજો અને કુટુંબના જે કંઈ સભ્યને જ્યારે જોવું હોય ત્યારે લેવું હોય ત્યારે પાંચ વખત આ દાદા ભગવાનનું જ્ઞાન વિજ્ઞાન મારામાં પરિણામ પામો એવું પરિણામ પામો એવું પાંચ વખત બોલી જજો અને પછી લઈને વાંચજો પ્રેમથી દસ મિનિટ કલાક જે બેસાય તે પછી પાછું એમ કરીને મૂકી મૂકી દેજો આ એનો વિનય પરમ વિનય થશે અને એનું પરિણામ તમને મળ્યા કરશે આટલું કરજો બધા Chudihara, namo vitrara, namo vitrara. Marak sitre, bhagarta, kakranik nani, samtni, jada-vagvār jde vahave, atyan bakkipulat namaskar karu. Marak sitre, bhagarta, bhagart, ratyam, jani purush, kujja kada kanunada jade vahave, atyan bakkipulat namaskar karu. મહાત્મા <laughs> जे भूगोल रहा दादाजी वर्तमान जी वर्तमान वर्तमान वो भविष्य ने बनावा आ स्टेज उपर भावना राखो कई भावनाथमी दादाजी जन्म जयंती उज्वी छे પણ મને લાગે છે અને મને દર્શન હાજર રહેજો સાથે ના કરો કેટલા જ્ઞાનની એકી પેઢીઓ એમરે નવી નવી આઈ છે મને જ્ઞાન આપે છે સુવાત સુચે પણ દેવા દો પણ હવે તો ભરું છે ભવિષ્ય ને આ વર્તમાન આપણે વ્યક્તમાન કર્યો આ એક સંકેત છે સમયની ટેકનોલોજી એક કેવી છે એવો ભદેકરાજે આપણે માં વિડીયોથી ભણી વિડીયો પર જોઈ શકજો બહુ સરસ બહુ સરસ છે સાચી રાખજો આ સભા મંદિરો કરીએ છીએ રજૂ કરું છું જય સચિદારા સંજા એ વખત ના પ્રસંગોના દાદા નિમંત્રક કોણ नगरी यात्रा तब जाओ लाइन लाइन लगे आवस्था राज्यों शासन ગણેશ ઘણા ઘણા બસ આલા 35 થી કરે છે ને એ તો કોઈ કેલેનપુર 35 થી મોમું કી દીધું જાય ઘણા જાત્રા જાત્રા રોય છે સીધીમાં આવી ગયો છે આવી ગયો છે હવે સહી આ કેલેનપુરી કેલેનપુરી ક્ષેત્ર હું પંજાલીતી બોલી દઉં છું આથી સમાપ્ત કરું છું વર્ષ 1915 નું આ કાર્ય છે 1905 जवे ધન્ય કરે ચેતન અક્ષરે રખાશે તારી અક્રમ ગાથા વચન ઘંટા અનંત <laughs> <laughs> <laughs> પર આવી દેખાણું આ જણા ભીન્ન એ સ્વાહા આપણે વિમોચન કરીએ છીએ સત્યાવીસ વર્ષ પેલા આ પુસ્તક પ્રગટ થયું હતું दादाश्री સદગત દાદા ભગવાન થી એવી કૃપા પ્રસાદી પ્રાપ્ત થયેલા અને વિચારક તારવણી કરી જ્ઞાની પુરુષ તરીકે પરમાત્મા પ્રકાશ એ અદભુત કરી છે અને જીવન ધર્મ જે આમાં મૂક્યો છે આમાં આમાં આપ્યાનથી ઉપયોગ પૂર્વક જોજો દરેક કુટુંબીટ આપ મળશે અને જેને જેવો સમય મળે એ પ્રમાણે જોતા રહે કુટુંબના મેમ્બરો ઘરના અને આજ્ઞાધર્મ બહુ સારી રીતે એને પોતાને જ્યાં સમજ ના પડી હોય તે પણ સમજ પડશે એવું છે આમાં બહુ સુંદર છે ગુજરાતીમાં છે એટલે ગુજરાતી જે વાંચી શકતા છે એમને બહુ સારો લાભ મળશે પરંતુ સુધીરભાઈ સાહેબ અમે આપને વિનંતી કરીશું કે આપ હિન્દીમાં ટ્રાન્સલેટ થઈ જાય હિન્દીમાં કારણ કે આપણો હિન્દી ભાષી વર્ગ આખા ભારતમાં બહુ જ મોટો છે એટલે એ ખાસ જોજો અને સાથે સાથે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરાવજો અને ગંગાધરન આવ્યા છે કે આપને મેં જે પુસ્તકો આપ્યા છે સાઉથ ઇન્ડિયામાં દાદા ભગવાનનું વિજ્ઞાન જાય એના માટેના બેઝિક પુસ્તકો એમાં પછી આ ઉમેરાશે આને પરંતુ એનું હિન્દી ને ઇંગ્લિશ ટ્રાન્સલેશન આપણી પાસે આવશે એટલે સાઉથ ના ચાર સ્ટેટમાં પછી આપણું હિન્દી ભાષી છે આપડા રાજસ્થાન માં જશે બધું ઘણા બધા છે બધા એવા બધા જોવાના નાતાજી આપકો પુરુષાર્થ કરના પડેગા આપને તારાચંદજી બોલના કે થોડા સારી યુનિવર્સિટી વિભાગો આપ કરુષાર્થ ધર્મ પુરુષાર્થ ધર્મ તો નહીં જીવન ધર્મ એક કરો બસ હોય વિનંતી હૈ હાજી હા બે કરો કરો બંદે કરો જીવન ધર્મ ઓ પુરુષાર્થ ધર્મ ઓનો પુસ્તક એસા ગંગાધર હોયગે ઓકે તમે બતાવું de la mesa મહત્વની વાત આજના નિબંધ નમસ્કાર સાહેબ સહિલેષાન જીનો પડાજે જય સકિનાત આશીર્વાદ આપજો કે પુડઘલ સપનું ઓગળી જાય હવે એક ટીની વચ છે સગસના ટીકને ડૉક્ટર ઇનાબે આ લાઉડિંગ છે એમને નોમોલ સ્કૂલ માટે પ્રોજેક્ટર ડોનેશન આપી રહ્યા છે ઇનાબે માય ઉપશીય ગઈ કદાચજી પ્રોજેક્ટરસ એ તો આપે છે પણ સજીબેની સ્કૂલમાં જે કંઈ પણ બાળકોની વીડીઓ તૈયાર છે એ ઈલાબેન ને આખી આ સ્કૂલમાં બતાવવા માટે પ્રોજેક્ટર સ્ક્રીન બધું તો ઈલાબેન તરફથી આ કર્યું છે ના લેટર આપો